આપડા મહાત્મા હતા ની ભૂલ છે છોકરા ની ભૂલ છે કે મારી ભૂલ છે કોની ભૂલ છે આ બે ગાડી છે આ ગાડી કેટલો અહંકાર છે હું જોઈ ને જે પણ નથી કરી શકતો અહંકાર પૂરવાનો લઈ ને આવેલો છે કે છે બાપ થયા છે એટલે બાપરા થયા હોય ભાઈ થયા હોય તો માન હતું થયા બાપ થઈ ગયા મોટા ભાઈ થયા તો માન તો બાપ થઈ ગયા બાબા હું તને જે કરું તું ખબર ભાઈ ને તો અહિયાં જય સચિદાનંદ એમ કરશે અરે વાગતો ખરો હું વાગવા પતિ કયા કરશે કોઈ વારિયા દઈએ પતિ કયા બાપ ના થઈ છોકરો છે અને આ છોકરો છોકરો નથી ગયે છે હતા બોલો કુદરજન કુદરજનો હયાતી હવે એક તો કહે એટલો બધો અંકાર અને આવો આવ મે આવું હા અંકાર કેટલો ભાઈ છોકરો શું આખો ઉઠકી અરેપને ખુબ મારે પાછળ શું આ શું એનું લઈ લીધું અહંકાર કામ કરી રહ્યો શું તમે નોંધ કરો તો હું જોવાનું તમને એ તમ કાર્યકર તો જે વાત નીકળી ને એ બઉ ભારે જોખમકારક બનેલી વિકસ્થિત હોય તો નોંધ વ્યવસ્થિત હોય તો નોંધ नोट लेना जुदाच अभिप्राय मत नही तो पोलिए मत न નાદિકાલ અભ્યાસ પણ કરતા કોઈ ને હા ભાઈ એ અભ્યાસ છોડવો કરશું ને અત્યાર સુધી પણ સિદ્ધાર્થમાં થયા પછી નોંધ ના થયા હતા બધા ગમે પેલેથી નોંધ જ ના હોય એને સંસારમાં શું લોકો કે પૂર્વગ્રસ્ત એ દુઃખ કેમ હોય જોઈએ દુઃખ જો કઈક સુખ ના સમુદ્રમાં રહીએ દુઃખ કેમ તને જમદરે ન દે આજ્ઞા છે દાદા હે છે દાદા લાઈ પણ ઓદરાખો દે રહી જાય છે દાદા આપો ના પ્રમાણ સિનાદુ કરો સંતોજીજી કહેતા એવું ને સંતોજીજી કહેતા કે ઓકે એટલે ચોકડી આપજો ને હા ઠીક છે ફરક નું કોપી દે ને વિષયન કરી લે તો તો ગસે ને આ રાખશું ને ના દાદા એટલે એનું કેવું તું બને ટોન્ટમાં અને ખરાબ રીતે એટલે મારાથી એવું કહેવાય ગયું એને કે તું બાર કરીશ તું ભસીશ નહીં ખોટું તું ભસીશ નહીં પછી મને દાદા તરત જ એ થઈ ગયું હાજર કે મારા ન કહેવાય અત્યાર સુધી મેં એનું પ્રતિક્રમણ કર્યું હતું મને એવું લાગ્યું કે બસ્યો છે કારણ કે કેવા જેવું હતું નહીં દાદા એને મને કેવા જેવું હતું નહીં કારણ કે મેં એવું કર્યું ન અને એને કહ્યું એટલા માટે મને લાગ્યું છોકરા અમને કાગળ લગતા લખતા બે મહિના શું હવે ચડવું આગ્રહ દુરાગ્રહ નહી જાય ના કઈ જાય ના કહી જાય હા વિજ્ઞાન નો લાભ બરોબર જેવો જોયો બધા ઉઠાયો નથી કઈ હરકત ના આવે સમજવાની જરૂર છે કે ગુનાવારે નોંધ રાખે કે આપડી ભૂલ થાય આપડે બીજા રૂપ માં જોઈએ છે એ નવો જ હોય એ કરે છે બીજા પાક જ હોય બીજા કર્મ હોય કે એને એ કર્મ હોય વકીલો કરે પેલા તો નોંધ લેવાની ટેવ હતી પણ હવે હવે નોંધ નથી લેવાતી દાદા પેલા નોંધ લેવાની ટેવ હતી હવે નોંધ નથી લેવાતી હવે નકાવી ચોકડી ભગાવી એ બાબતો ચોક્કસ કેવાતા હતા ગમે તેવું થયું ભાઈ પૈસા નો ડિલિંગ પણ નોંધાઈ ને ઉતરે કોઈ લાડો બગડમાં આ વિજ્ઞાન બરોબર પરિણામ આવી છે ને નકામું ની જાય ને ના જાય આ તે આ વિજ્ઞાનને બોલાય કોણ લાવ્યું સવાલ શું નિમિત કોણ બની દુ કોણ કહી દે આ રે બમમા કહેતે શું કહીએ એ તમે તો પ્રકૃતિના નચાવ નાચો તમે ભમરલાજો મને શું કહે એય બસ કાયો મને મને એ હું ઊંધો રાયો નતો મને કહેતો આ કઈ ઓય એને ન દે આમાં નોટ ના કે કઈ દે કરાય ને મોળા પર તો બોલ કણી જોય લે યાર પછી નોટ ના નોટ તો ભૈંડે ગુનો નોટ ચાલતા પર ભઈ તો લે સામે લાગે પ્રશ્ન જ ઉભો નહી થતો ને પ્રશ્ન ઉભો નહી થતો ને એવું વિજ્ઞાન છે રાખ્યા રાખ્યા ખાલી તો આપડી ભરાય એટલું ભાઈ નઈ કશું ના પડે માવસી થો ચોતા રાખે ગ્રત્રી રાખે હા તમારે ન્યાય શું છે એ કરના તમને કઈ ગયો એ ઉદય પૂરો થઈ ગયો અને તમારો પૂરો થઈ ગયો તમારે લેવા દેવા રે હા ફરી તમારા એને જોતા પેલું જ કર્મ બધા પેલો બીજા ધીણી વાત છે આ તો કોઈ ખુલાસો જ ના હોય ને ચોંચો રાખેલો અને આપડે ચોથો રાખનારો માણસ ખુલાસો ખોવાય ખુલાસો હોય નહી મારે જેવો પ્રશ્ન ઉભા થયો છે મારે એક પ્રશ્ન ઉભો થયો છે પણ આ જે રિસર નું છે એને આપણને ખેતર્યા છે તો એ પૈસા કઈ રીતે આપવા માનસ પહોંચાડ્યો મોડે પહોચાડ્યો એને જે ટાઈમે પહોંચે ટાઈમે ના પહોંચે ને પકવા રહી તો ના પહોંચે ને અમારે ત્યાં છ વાગે રાપર વજન હતું આમ હતું મેં તપાસ કરાવી તો પેલા એ કહી દીધું આ તો ટ્રક આવ્યો હતો આ માણસ આવ્યો જ નતો તો લગભગ દસેક જણા થી ચાલે છે હવે જે માણસ એને રાત ને લાવેલો પેલા માણસ ઘેર જાય છે એક માણસ દોઢ કલાક થી વડોદરા સ્ટેશન ઉપર મારો દોઢ કલાક થી પેલા ગળે બાજેલો બઉ રે ચડે પછી કંટાળ્યો હોય ચપુ મારી દેવા ના હોય મારું શું થયું બૈલી થયું એવું ભણ ના હોય અને એટલા હોય લડે જ નઈવાન્ટ્રાક્ટ નો ધંધો થાય વેપારી અંદર આગા પાછા મોડેલા જાય બધું ગામી પણ બધું કઈ જ ગાડી નાખી જિંદગી નો બે છે તમે જોડા છો આ લોકો શું ધ્યાન રાખે છે તો ઉલડ માં હું જોઈ લઈશ ઉલડ માં કોણ ગુનેગાર ઉલડ માં ગુનેગાર ગરીબો નાગા હોય ગાગા હોય ગમે ત્યાં થઈ જવું શ્રીમંતવાનો શોખ હોય તો બાકી એમની તો અમને નામ દેવા જેવું એને અગિયાર વાયબર કે આપડે વધારે હું શું કીધું મેં આપેલા પાંચસો પાંચસો મેં આપેલા છત્રી કિલો માં તેવા સુધી કે છે તમે મેં તમને હાલ્યા હતા જોર નિકાલ થઈ ગયો ને આવા માણસો દુનિયા છે તો લૂંટાય લૂંટાય પણ ચોર ચોર મીઠા નિય લાય ને નિય લાવવા કેવી રીતે તમામ ચીજ આવી આગળ હોય તો કારણ કે આ તો ડગાઈ ને આપ્યા છે કઈ કાળા તો હોય છે તે ઉપર બધા થયું છે આવું તે ઉપર બાજા આવું ચાલે છે પણ આવું ચાલે છે આપડે ડાળી માં કાકા એક કપ ચાપ આવે તો પછી પણ એમ ખુશ કેતા નથી આમ ડાળી માં ગયા ત્યાં બોલ્યો કાયદેસ છે બધું વાત મિત્રો આખું કાયદે છે એવું જોઈ ને તમે કહીએ છ નિરાશે બીજા કોની ગેરજ ને કોણ ને કોઈને બાજુ ના હોય ના માલ ભરી બધી બાંધી રાખ્યો સ્ટેશન પર એવો પ્રસંગ નથી આવ્યો નથી આવ્યો એવો પ્રસંગ નથી આવ્યો પટેલ બધા પટેલ પટેલ વણીક પટેલ હોય બહુ ભાજપ પટેલે બહુ ભાજપ પટેલે બહુ ભાજપ ના ના કારણ કે નથી છે વિપ્લવી છે કેવું બંગાળ વાળા તો વિપ્લવી છે સમજણ થી વિચારે કાઢી નાખું ને શું ફરાર હતી રાત્રે ઊંઘવાનું કોઈ હરકત રાત્રે ઊંઘવા માંથી વિચાર આવે ને એ બધા તો આ ટખા દખલ નું પરિણામ ડખો કરો તો દખલ થાય અને તેનું પરિણામ જોવાની છે શીખવાની છે બસ મૂળ જ્ઞાન તો આ દિવસે હાથમાં થઈ ગયા છો હવે શીખવાનું મૂળ પેલી પેલો હતો તે ફેરફાર થઈ ગયો બધું પટેલું આ પટેલ જેવા એ દિવસ માં દિવસો જવાના મહાત્મા સંભાવે નિકાલ નથી કરતા મને લાગે છે કે પેલા રિક્ષા વાળા એ દાદા પાસે ફરિયાદ કરી હશે કે આ મહાત્મા સંભાવે નિકાલ નથી કરતા આવું કઈ વાત લાવ્યા ભેગો જ ના થાય આખો નીવો થાય એટલે તેઓ બધાને માની નહીં જગ્યા સોનું કેવી રીતે જન્મ્યું છે કેવાય હા એ કેવાના કપડા ઉપર ઈસ્ત્રી હા ઇસ્ત્રી બગાડ અને બાજરી તેના કપડા ઉપર માલ તમારે નાગો ધંધો એવું કેવું થાય નાગા માં એ કંટ્રાક્ટ નાગો એટલે બહુ મજે પડે એટલે હલકા વાળા મા નાગો તો થઈ જાય એટલે જ નાગો તમે મજૂર થી મળીને છે ગવર્નર સુધી ના બધા મહાસ ગુજરાત કામનું ઓપનિંગ બધું કર્યા છે એમને આવું લાવવા પડે એટલે બધું દેવું થાય અત્યારે તમારી સમજ જે છે ને પ્રાર્થના પુછા ને તે મને કેવી પડે પછી હું કઉ સાચી જાણી છે ને તો તમને જે જૂઠી હોય તે જાણતા હોય તો મને જૂઠી છે તો હું કયા હિસાબે જો કઈ આપણને મળે છે એ બધું આપડા આગલા ભાવ ના કરેલા કર્મો મળે છે આપણને અત્યારે આપણને જે કઈ મળે છે એ બધું જ આપણા આગલા ભાવ કરેલા કર્મ ફળ મળે છે दस टका पुरुषार्थे घा कहते हैं पचास टका प्रारब्ध पचास टका पुरुषार्था हूँ मानु भारी भारी हूँ मानु જન્મું એ પ્રાર્ધ આધીન છે પુરસાક કઈ ના આવે છે લાકણ પૂછ્યા કેમ ડાક્ટર સાહેબ વાય આડું થઈ ગયું છે તેનું શું થાય છે અને વાંચે છે બોડ રે તું સ્મશાન છું જે તું આવો ત્યારે સમજા નો વહેલું જવું તો ઉતાર ઉતાર ધીમે ધીમે ધીમે શાદી કરીએ તો વચ્ચે ઘર શમશાન રસ્તો છે અને ભજીયા બજિયા ખા રસ્તો ખા ચમસા નો રસ્તો છે તમે હા એમ નઈ સમજા માં કાકા કરે છે પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાને મન બુદ્ધિ અહંકાર પણ સાધન હવે આ જે સાધન થી જુએ છે એ બધું શું છે બોલો એક જઈ દે વાત ને દસ ટકા પૂછા છે મંદિર માં પછી કાલે હું કઉ કેમ દોડાદોડી નહી કરતા પુરસાદ એ શું તમે બતાવો મને શું બતાવો બધું છે તો થયું આ શું થયું પૂછા નિરાધાર હોય કેવું આ કોઈ નો આધાર વસ્તુ હોય અને ઊંઘ માં ભોગવી રહ્યા છે નિરંતર ઊંઘ માં એ બસ મસ્તી ઊંઘે છે અને ઊંઘમાં શું થઈ છે સ્લીપિંગ કાર છે હવે અમારે આ ક્રાંતિ માં પૂરતા જ છે નથી એવું નથી કેટલા રૂમ છે રાતે મકાન માં રૂમ કેટલા છે રાત્રે અગિયાર વાગે આવે બે જ માણસ ઓછા બીજા એના ચાર પાંચ હશે એના પછી પેલા લોકો જોયા કરો તમે તમને જો એને જોયા કરો એ બોલાવે તમે બોલાવો કોણ બોલાવે આવો આમ કેવું પડે બકડા પછી કચરો પડ્યો નઈ આ રીતે બે હાડી કરી પછી મનમાં સમજાય રાતે આયા છે અત્યારે ટાઈમ ડું સમજાય ખરા આ રૂમ તો બધી વપરાય ગયેલી છે મનમાં શું થાય કે પાસે બધી આગળ જરાક એટલે પણ શું જરાક બોલ ને ચા બોલી ને બોલે નઈ બસ જરાક જરાક જરાક થોડી થોડી ચા પેલા પાકા હોય ને અત્યારે એવિડન્સ એ બધું પ્રાર્થ કેવાયમ સંસ ભેગું થાય તે પ્રાર્થ કહેવાય શું અને સ્વતંત્ર થાય એ પૂછતા આયા, અંદર આ પધારો જે મનમાં સારું ભોગવેદ થી ચાર પકતા પકતા તમને શું સુધારી કરજો આવે નું દબાણ ને લઈને આ પૂછસા હું તો થઈ જાય બરોબર ને કારનું દબાણ છે આપડે શું કરવું પડે હિસાબ છે ને હિસાબ વગર કોઈ આવે ને પુછાર તમે સમજાવ ક્રાંતિ નો પૂરતા અત્યારે તમે તમે કોઈની જોડે મગજ ખસી જઈને એક બે ધોલ મારી તમે મનમાં ખરાબ લાગે ખોટું થયું એવું તમને લાગે તનુભાઈ પૂછે અરે બીજુભાઈ આવ્યું છે રસ્તા પર આવ્યું તમે શું કહો મારલા જેવો જો તમને ક્યાં સુધી અંદર થયું પ્રવીણ આગળ આવું બોલો મારવા જેવો તો તમને ખબર નથી પોતાનું હા એ ગુના જોવાનું છે ગંદ કરતા નઈ કરતા ઊંધ હવે ખરો પુરસાથ કોને કહેવાય પુરુષ થયા પછી પુરસ્તા ભમેડો ફર્યા કરતો શક્તિ હશે તો ફરી પછી પડી જશે આખા જગતમાં પુસ્તક માં લખેલું છે કે આખા વર્લ્ડ ના મનુષ્ય ભમેડા છે આ જે પોતા છે એ તમારી જાગૃતિ છે શું છે તમે કહ્યું કે ભાઈ હવે આ ઊંધો તો થઈ ગયું કાડા આવું થયું જોઈએ શું છે અમા જાગૃતિ એ પુરસ્થ છે આ સંસાર જાગૃતિ છે એ પુરસ્થ છે જાગૃતિ છે એટલે પુરસ્થ આખું જગત નથી આખું જગત છે ઊંઘો છો ને પૂછી સર એને બધું યાદ ના આવે કે પછી જે ખૂણો પકડ્યો ને તેથી રાજમાં કોઈ જાણી શકે જાગૃત ज्ञान आप लागून क्या इफेक्टिव आहमानी लागण कचन क्या इफेक्टिव જે આપડે પેલા બધા પાર્લામેન્ટમાં પોતે છે એ કરીને એમાંથી છુટકારો કરવાનો તમે કહો જેવું એ જાગૃતિ રહી એનો અર્થ એટલો કે તમે આ અભિપ્રાય માં તમે પોતે નથી કેવું કેવા માંગુ સૌ કરે કયા અભિપ્રાય વાત ઊંચી છે કારણ કે મને એ કહે છે કે નિયમિત છે મને બહુ મોટું મારી પાસે બહુ જાત આવે એ થોડા ઘણા આવતા પણ આટલી હમઝડ વધ